સીમ જય જય હો ભગવાન નાસીમ જય જય કાર હો દાદા ભગવાન નાસીમ જય જયકાર હો દા ભગવાન નાસીમ જય જય કાર ભગવાન હસીમ જય જયકાર હો દાદા ભગવાન ના જય જયકાર હો દાદા ભગવાન ના જય જયકાર હો દાદા ભગવાન ના જય જયકાર દાદા ભગવાન હસીમ જય જયકાર ભગવાન ના હસીમ જય જય કાર ભગવાન ના હસીમ જય જય કાર ભગવાન ના હસીમ જય જયકાર ભગવાન ના હસીમ જય જય કાર ભગવાન ના હસીમ જય જય કાર ભગવાનારસિંહ જય જયકારો દાદા ભગવાન સિંહ જયકારો દાદા ભગવાન જયકારો દાદા ભગવાન સિંહ જયકારો દાદા ભગવાન જયકારો દાદા ભગવાન સિંહ જયકારો દાદા ભગવાન જયકારો દાદા ભગવાન જયકારો જયકારો દાદા ભગવાન સિંહ જય જયકારો ભગવાન જયકારો દાદા ભગવાન જય જયકારો ભગવાન જયકારો દાદા ભગવાન સિંહ જય જયકારો ભગવાન જય જયકારો દાદા ભગવાન સિંહ જય જય જોડે ચીકણા થી ચોટેલા હતા ને તે ચીકણા ઓછી થઈ દેખાય છે મને કાકા ને દેખાય છે કાકી ને થોડી આપડે વ્યવહાર જોડે ચોટી ગયેલા એ બધું ચોટ ઓછી થાય એટલે વ્યવહાર બિચારો છોટો થઈ જાય હું ખોટું છું બધા સાહેબ શું કહો છો આપ हमारा साहब सुख है मधुसूदन साहब बिल्कुल व्यवहार बिचारा क्या करता है हमें कुछ नहीं करता वो अपनी जगह ही रहता है लेकिन हमें उनको अपनी जगह रहना नहीं दिया ये तकलीफ हो गई कौन सा व्यवहार कि मन वचन काया नो व्यवहार आ व्यवहार भाषा दादा भगवान ने आ कलयुग में बहुत सादी भाषा आटली सुंदर ने, ये समझानेगवंत भाषा छे, ने, एम ना, समझा ना महिर भगवान तप कल्याणकप कल्याणक तप कल्याणक महार मुक्त छे आखो શું થાય છે મુક્ત થયેલા હોય તો નહી તો નહી મુક્ત થયેલા હોય પછી આપણે એની જોડે રહીએ તો હું ખોટું છે એમાં મૃદય બેન બોલો ને હા એ નડ્યું કઈ ગયા નરેન્દ્રભાઈ સચી વાત એવું છે વાત શું લાગે પણ હોય ક્રિસમસ ના મેરી ક્રિસમસ પણ હોય આપડા મહેશ ભગવાન નું કેવળ કલ્યાણ પણ હોય શું આપડા આર્ય ધર્મ ની દિવાળી નું નૂતન વર્ષ પણ હોય ત્યાં આગળ દિવાળી બધું જ હોય આપડે પારસીઓ નો જળસ્રોત પણ હોય ના હોય તતેથી શું ખોટી છે શું કે છે જરૂર પૂછો આપ્તપુત્ર નવીનાનંદજી કઈક પૂછે છે બોલો છેલ્લા માં છેલ્લા વ્યવહાર થી છૂટાય છે ગોત્ર કર્મ થી છૂટીએ ત્યારે વ્યવહાર ની જોડે નું સંબંધ ગોત્ર કર્મ વિશે ગોત્ર કર્મ એટલે વ્યવહાર આપણે ઊંચા નીચાપણે આવેલા નીચાપણા માંથી આપણે ના ઉચા ના નીચા એવા સમતા પ્રાપ્ત થતા પછી પણ દેશ એટલા માટે દેશ એટલા માટે એ દેશ એટલા માટે એ દેશ સાથે રહેવું પડે છે કેવ થયા પછી પણ આ કઈ જાત વાત આ કઈ જાત વાત અને તે જ વખતે છેલ્લો થાય છે કેવ જ્ઞાન અને એ કેવા જ્ઞાન માં છેલ્લો અવસ્થા જ્ઞાત થાય એ બધી થઈ જાય છે એટલે એક આખો છૂટી જાય છે પછી અને પોતે કેવળ અનંત સિદ્ધ સ્વરૂપે જ્ઞાતા દ્રષ્ટા અને જ્ઞાન દર્શન પ્રકાશ થી થયેલા સિદ્ધ ગતિ ને બધાને છેલ્લે સુધી હોય સિદ્ધ ગતિ એટલે આપણને સિદ્ધ ગતિ ની સિદ્ધતા પ્રાપ્ત થઈ છે પરંતુ હવે આજ્ઞા ધર્મ ક્યાં અઘરો થયો આપણે સિદ્ધ ગતિ ની કલ્પના બહુ કરી છે ને ઘણી કલ્પનાઓ કરી છે આપણે એમાં બહુ વિચારો કર્યા છે વિચારો કરે ખોટું નથી પરંતુ એ વિચાર એવા હોય સાથે ઉપયોગ પૂર્વક આપણી પાસે છે શું કહ્યું ઉપયોગ છે આ છે સિદ્ધ ભગવંત સિદ્ધિ કરીએ સિદ્ધ હમ અને નિશ્ચય શાસ્ત્રીઓ જે છે કામ કરવાનો પ્રશ્ન જ નથી એ દેહ કરીને છેલ્લી અવસ્થા પ્રાપ્ત થાય ત્યાં સુધી એ કામ કરે છેલ્લી અવસ્થા પ્રાપ્ત કરી દેવા માટે કેવ જ્ઞાન પછી બિલકુલ હ તમે કરો છો પૂછો છે ને આ કરવાની સંજ્ઞા થી એટલે કયું કે બધો કકો જ હોય બધો શું કયું મારુતિ કાર છે ને વ્યવસ્થિત ઉભા કરીને ઉભા થઈને જરા પાર્કિંગ સરખી કરીને આવજો જરા જે હોય પંકજ કોને ત્યાં ઉભો રાખે એટલે બરોબર વ્યવસ્થિત કરજો જગ્યા તો બહુ છે હાજર હોય અને હું એમને સમર્પણ થયો હોય એવું માનતો હોય શું પ્રમાણ છે એનું એનું શું પ્રમાણ કે હું એને સમર્પણ થયો છું હા એનું પ્રમાણ એનું પ્રમાણ એક જ પ્રદીપાનંદજી કે એમને જે જોઉં છું તે જોઉં છું જોઈએ આપણે જોઈએ છીએ બે પરંતુ એ દેહમાં નથી માટે આપણે એમના જ્ઞાની પદમાં ઝળકાઈ ગયેલા આપણને માલુમ પડે આપણે આપણે પોતે જળકાઈ ગયેલા અંદર આત્મા છે જ્ઞાની પુરુષે જ મારો આત્મા છે એટલે દેહધારી પરમાત્મા પરંતુ એ બોલવાની શબ્દોમાં લાવવાની વાત નથી એ સમજવાની વાત છે અને આપણને જ્ઞાની પુરુષ ને એમનું ઓળખાણ ના કશું ના હોય અનુભવ શું અનુભવ સુંદર રીતે આજે ચોથા આરાની ભાષામાં કહ્યું પાંચમા આરામાં ચાલતી ભાષામાં એટલે પાંચમા આરામ ચાલતી ભાષા કેવી છે કે જે પાંચમા આરામ ચાલે એવી સમજાવ્યું ને તો કે આશા પ્રમાણે આપડો વ્યવહાર હોય તો એનું નહીં પણ અંદર થી આપડે એવા ના થઈએ શું કહ્યું અંદર થી એવા ના હોય એટલું ખરું જ ને એવા ના થઈએ અંદર થી ચોથા આરાના શરીર પાછમ આરાણું શું ખોટું જ ભાઈ કેવું શું દેવ સમજાવ્યું જનદી ભાઈ હે કોઈને કહી ના દેશું આ વાત પાછા તમે સમજ્યા ભાઈ પરમાત્મા કયા પણ અંતર માં બોલાય છે પછી ધીમે ધીમે આવે જેમ જેમ આપડી દ્રષ્ટિ એ લઘુતા અંદર પાંગર જાય અને બગીચા સ્વરૂપ થાય ને પછી મજા આવે તો જ્યાં આગળ સત્સંગ કરવા જઈએ તમે શિષ્ય ભાવ જાઓ તમે બધા આગળ જશો તો શિષ્ય ભાવ જાઓ તો સત્સંગ એની મેલશે એના માટે દાદા ભગવાન પોતે અંતર થી એવી રીતે રહેતા હતા એ જબરજસ્ત હતું પરંતુ એ કુદરતી પણ એવું સુંદર રીતે આવ્યા છે આ કાળમાં પાંચમા આરામ અને આશ્ચર્ય સ્વરૂપે બઉ કુદરતી પણે એમને કુદરતી પણ અંદર થી રહેવા પણ બઉ સુંદર રીતે શું કહ્યું એ વ્યવહારના હવે આપણાથી ગણાય નહી આ ચાર અંશ એ બધી વાતો આપણાથી ના થાય જોજો નહીં તો ગરબડ પડી જઈશું સમજવાનું સમજી લેવાનું સમજી લેવાનું જરૂર કોઈને કહીએ નહી શું પુરુષ પરમ પુરુષ હતા અને એ આપણને ચખાડ્યું છે શું કહ્યું ચખાડ્યું છે પરંતુ એ ચાખેલા સિદ્ધ ભગવંત ના અનંત સ્વાદ જે છે આપણને સ્વાદકૂર્દીપ તું પ્રદીપ છું ને હું છું બસ તારે આજ્ઞા પ્રમાણે તારું છે આજ્ઞા પ્રમાણે રહે કે જોવાનું મારું કામ છે નથી આવતો બે જ થઈ ગયા પછી વકીલ રહ્યો પછી તો વકીલ કહે પછી સીધે સીધા પણ એ તો સમજમાં જેવું છે ને જજે નારાયણ વકીલે અને પોતે પોતાની રીતે રાખે એમાં છૂટા પડતું જાય છે આપણને શું કહ્યું આ બોધ એ પાંચ આજ્ઞા બને છે પહેલા પેહલી આજ્ઞા પ્રમુખ છે કે વ્યવહાર દ્રષ્ટિ હું પ્રભિપાનંદ છું એટલે લઘુ થતો જશે સાધુ પણ નમો લોવ સાહુણમ કહીએ છીએ કે ક્રમ માર્ગમાં ચોથા આરા શરીર અને શરીરની અનુકૂળતા કારણે મન વચનકાય ને એકતા ને લીધે સમજાયું ને સાધુપણું છે આત્મલક્ષ માટે આત્મા માટે આ સાધુ થયા છે સમજાય છે ને ક્રમમાં ચાલુ આવ્યો મૂળ ગયા પાછળ નિશાનીઓ રહી એટલે નિશાનીઓ પૂરતું આજે ચાલ્યા જ કરે ને રીક્ષામાં પછી ના રે એવું છે ખ્યાલ આવો એ શું છે કે તમે વ્યવહાર ને કરતા કરતા જાવ એ રીતે સાધુ માણું છે હમ સંસાર થી મુક્ત થયા એટલે બાકીનો વ્યવહારાજ સાહેબ ના વ્યવહારના માતા પિતા છે એવું બધા કે છે પરંતુ માહિર ભગવાન નું જોજો તમે માહિર ભગવાન નું કેવો જ ને પછી છેલ્લી વાત છે આ તો દેવનંદ માતા આવે છે લઈ જાય છે અને દર્શન કરે દર્શન નજીક જ્યાં દર્શન કરે છે ને ત્યાંથી જ એમની દુગ્ધ ધારા માતૃ માતૃધારા વાળી એ આખી થાય છે હમ તારે ગૌતમ સ્વામી જુએ છે પૂછે છે પ્રભુ આપ કેવું આ આપને કોઈ સંબંધ ના હોય ગૌતમ એ અમારા શું કહ્યું અમને ધારણ કરનારી માતા છે શું કહ્યું જન્મ આપનારી માતા અને ધારણ કરનારી માતા એમાં ભેદ હોય કઈ આશ્ચર્ય હતું બહુ મોટું આશ્ચર્ય બધું થાય છે જીન ઉપર જાણીએ છીએ શું પરંતુ એનાથી સૂક્ષ્મ પણ દેવ લોકોનું કાર્ય છે દેવ લોકોમાં પણ આ જ બધું હોય છે પરંતુ એ પ્રમાણ એવું હોય છે એનો ડિજિટલ પ્રકાર એવો હોય છે જન્મ ના લેવો પડે એવું જ પોતે સ્વયં પુણ્ય થી પોતે જ એવું છે અને એવી જ રીતે નરકમાં પણ સ્વતંત્ર અવસ્થા છે ત્યાં એ નથી પોતે પામવા માટે ને એટલે એ આખું નેગેટિવિટી નું એના પ્રમાણ પ્રમાણે જે ગલન થવાનું હોય એમાં એ પૂરણ થઈ જાય પોતે પોતાની રીતે પોતે પૂરણ થઈ શકવાની શક્તિ ધરાવતો નથી પણ આગળ પૂરણ થઈ ગયેલું એ પૂરણ થઈને ગલન ના થાય થવા માટે અથવા તો કુદરતી ગલન થવા માટે કે જેથી પાછો આ બે પગવારો થાય શું કયું આવી જાય હાથ પાછો મનુષ્ય માં આવ્યો તો છૂટકો જ નથી એનો લાખ ના કરે તો પણ નથી બહુ મુખ્ય છે વ્યવહાર દ્રષ્ટિ એ ગાડી આગળ ઘોડા મૂકવા જેવી છે જોડવા જેવી છે પણ ગાડી પાછળ ઘોડા જોડે તો શું થાય કૃષ્ણ ભગવાન નહીં સમજાયું કૃષ્ણ ભગવાન તો હતા જ પણ સ્વરૂપે નતા શું કહ્યું સ્વરૂપે નતા બોલો ને વાસુદેવ સારથી સ્વરૂપે હતા પણ કૃષ્ણ ભગવાન નતા હમણા અમે આ ક્રાઈસ્ટ આ સ્પીકિંગ થ્રી જોયું અમે કે કૃષ્ણ દશા છે હમ કૃષ્ણ ભગવાન વાસુદેવ ના દેહ માં જે હતા હમ વસુ એટલે આપણો મનુષ્ય લોક માનવ લોક આપણો વસુ કે છે ને મૃત્યુ રોકના એ પાલનહાર શું કયું બધાનું પાલનનાર હા એટલા બધા કોનું છે અક્ષય જયેશ Divine in the the lotus feet of I request you to give for below question. thai ne e હવે તું આ ઉંમર માં મોટો થતો જઉં છું શું કહ્યું એટલે ઉંમર માં નાના હોય તે આપડા થી નાના લાગે આપણને શું કહ્યું નથી પણ નજરો થતો વ્યવહાર બધો આવો છે આપણો એટલે લઘુતા દ્રષ્ટિ માં છે આ દાદા ભગવાન અદ્ભુત વિધાન છે સૂત્ર છે શું કહ્યું લઘુતા દ્રષ્ટિ થી હોય કોઈ દિવસે આવે એટલા માટે તો અહિયાં આપણો આર્ય ધર્મ છે આર્યતા ત્યાં છે આપડી શું કહ્યું આર્યતા એટલે કલ્ચર કલ્ચર બીજું કઈ જ ને આર્ય એટલે કલ્ચર પરંતુ આખા વિશ્વમાં એ શબ્દ જૈન કેવી રીતે ગયો આ ઇતિહાસકારો કેવી રીતે ગયો આર્ય શું કહ્યું છે કે નબળા પર ચડી ના બેસવું શું કહ્યું નબળા ને માર ના આપવું શું કહ્યું અને શક્ય હોય તો આપડે એનાથી રક્ષણ માં રહેવું શક્ય હોય તો શક્યતા બધી હોય શરીર થી શક્ય ના હોય તો અંદર એના સ્પંદન જાય કે ના જાય જમાના એટલે નાના થઈને રહેવું એટલે તું શું સમજાવો કઈ ગયો છે બોલ ને જલ્દી મોટા જોઈને એમની સાથે રહેવું હવે મોટાઓ સાથે કેવી રીતે રહેવું સારું સમજ્યો સારું સમજ્યો વિનય ગુણ ખીલ્યો છે ને મહાત્માઓને આપણને દ્રષ્ટિ છે એટલે વિનય ગુણ તો બહુ મોટો શબ્દ છે એ વ્યવહારમાં આજે વિનય શબ્દ બોલાય પણ સમજી ના શકે અસલ વિનય નો અર્થ ના સમજી શકે એ તો ધર્મ નું મૂળ છે ધર્મ નું મૂળ છે એ વિનય છે આખો એટલે દ્રષ્ટિમાં જેમ જેમ લઘુતા વિનય ખીલતો જાય છે આપડામાં થયો છે પણ પાઘરવાની જરૂર છે વિનય વિનય જોઈએ ને હરખીએ એમાં પ્રમોદ નામનો એક ગુણ છે બહુ સુંદર પ્રમોદ એટલે એ આત્માને લગતો ઉલ્લાસ છે કોઈ ગુણ જોઈએ ને તો ગુણ થી સ્વરૂપ આપણે અંદર થઈએ એ શરીરમાં આજે ટ્રાન્સલેટ ના થાય જરા પણ ના થવું આ ચાર્જ કયા છે બધા બરોબર છે ને શું ઉપેક્ષા ઉપેક્ષા એટલે શું ઉદાસીનતા નું છે ઉપેક્ષા એટલે ઉપેક્ષા કરવી એવી રીતે નથી એ ભાવમાં લીધું છે નહીં સમજ્યું એને સંયમ કયો છે ઉપેક્ષા સંયમ ઉપેક્ષા સંયમ એટલે કોઈ પણ વિનાશી વસ્તુઓમાં આપણે ના રહીએ પરંતુ જે અવિનાશ સ્વરૂપે જેનું લક્ષણ છે એવા કઈ ગુણો જોઈએ કોઈના તો આપણને પ્રમોદ થાય ઉડતો એ આનંદ તરફી છે આનંદ આનંદ તરફી છે બે એટલે એ ક્રમ વાત છે આ બધી સમજાયું ને એ આ કારમાં છે હજુ એટલે દ્રષ્ટિ થી દ્રષ્ટિ થી બોલીશ તો સારું પડશે કશો વાંધો નહીં બોલ અરે ભાઈ ચાલો ચાલો તમે રવા દો અરે વચમાં ના બોલો લઘુતર દ્રષ્ટિથી તો દાદા લઘુતા હોવી જોઈએ કે અભેદ તારે એવું સમજાય છે સમજુ છું બરોબર છે ભાઈ તને શબ્દ સમજેલું તારે આપડા તારા જીવવાના પુરુષાર્થ થી સમજવું પડશે આ શરીર જોડે ધીમે ધીમે સમજશે ધીમે સમજયે તું સારા સાચા માર્ગ પર છું પણ ધીમે ધીમે સમજે સમજો હજુ મોટો થઈ રહ્યો છું આ લોહી હજુ હજુ ગુરુ આવી નથી મમ્મી કરમસદ ગયા ભલે ભલે ચાલો છે એટલે આ કોનું છે તારું આ બીજું આવ્યું પાછું ગયા વખત નું છે ये तो आगा। आगा। आगा। आगा। करती, काम के, के काम करतो शे। करती सेवा करती वेवा करती वक्खते सेवा करना शु कुरु सा, जी से સામે ગુરુજી છે પણ એમાં પણ તારે સાચા ગુરુજી આવશે પછી તારે ખરું કામ થશે એટલે હવે તારે ત્યાં સુધી બધા ગુરુજી તારા બધા ગુરુજી વખતે બધા બધા ગુરુજી થશે તારા સમજાયું ને એટલે સામે ગુરુજી છે અને ગુરુજી આગળ કેવા રહીએ આપડે વિનય વિનય પૂર્વક સ્વામી ભાવરે એક સેવક ભાવે સ્વામી ભાવ ન આ કાળમાં પણ આવું બ્રહ્મચર્ય હોય છે પણ એક એવું સ્થૂળમાં છે સ્થુલ માગમાં ઉત્કૃષ્ટ જેમાં પ્રાપ્ત થયા પછી આજ્ઞાધર્મ થી છીએ એમાં તમને ખ્યાલ નહીં આવે કે શું બને છે પણ એના અંશો ઝાંખીઓ એ બધું થવા મળશે તમને છતાંય આપણે એના માલિક નથી નિશ્ચય થી આપડે છીએ આપડે આપડે આપણી જોડે જીવવાનું છે શું કયું આપણે આપણી જોડે જીવવાનું છે અને કેવળ સ્વરૂપે જીવી જવાનું છે કેવળ સ્વરૂપે જીવી જવાનું એમાં શું વાત તને સહેલું ના લાગ્યું દાદા સમજાય તો બધું જ સેલ્ બોલે છે મીઠું બહાર પડશે પછી ખબર વ્યવહાર સ્વરૂપ શરીર આખું વ્યવહાર સ્વરૂપ છે ને તાર નાસ્તો કરતા હતા તો દીપક ભાઈ મને એવું કેતા દાદાજી કે અઢી વર્ષ નો મારો અનુભવ વર્કર સાથે કામ કરે પેલા પ્લમ્બર સાથે એમને કેજો કે હું આમ છું દીપક શાહ આટલા મારી ઉંમરે આટલી મારું એજ્યુકેશન એન્જિનિયર હતી અને મારો વ્યવસાય છે પરંતુ મને મારું દીપક માટે બનાવાતો બંગલો એમાં દીપક ને જે કામ કરતી હતી પરંતુ હું એને કહેતો તને છોડાવ આમ જ કરીને શું હવે સમજાય છે એનું કહેલું નહીં પણ મને સમજણ પડે છે કે બધા જોડે પ્રેમ કામ કરવાથી આપણે સુથાર છે એવી રીતે નહીં પરંતુ એ મનુષ્ય છે શું કહ્યું શું મનુષ્ય છે આપણા જેવો જ મનુષ્ય છે મારા સદભાગ્ય કે જે કોઈ હું અત્યારે છું અને અત્યારે એ છે એમાં શું ભેદ પડ્યો ભરત રાજા થી થયું એ અદભુત એ તો આખી એટલી અદભુત લો અને ઓર્ડર સિચ્યુએશન રાખી શકે એમ છે કલ્પના નહિ આવે તમને એક અદભુત વ્યવસ્થા છે આ તો અદ્ભુત વ્યવસ્થા છે ત્યારે આજના સમયમાં બધું ઊંધું છતું થઈ ગયું કારણ કે સમજાવનારો બધા છતા નતા શું કહ્યું એટલે એમને ઊંધું સમજાવવું નતું પણ એ છતા નતા એટલે એમનાથી ઊંધું બધા સમજાયું પણ એ કે છે કે અમે તમને છતું આપીએ છીએ આજે દાદા ભગવાન વેણ ખૂબ ખુબ નીકળ્યા છે આ બાબતોમાં અને એમાં કોઈને એમને દોષ કોઈનામાં નથી જોયો કોઈનો દોષ નથી જોયો પણ આજે આવે ધીમે ધીમે એમાં એવો સુંદર કુદરતી રૂપે ફેરફાર આવી રહ્યો છે એટલે દાદા એ દાદા ભગવાને કહ્યું કેટલા વખત પહેલા કયું તેની વાત કરું છું આપણે પંચાવન હાઈટ ઓરંગીને આગળ જનારા બધા સિત્તેર પાસઠ વર્ષના નેવા બધા એમના છોકરાઓ જે છે જન્મ પામી ગયેલા અત્યારે મોટા થયા તે તો આઈ ગયા છે જુવાની બધા જુવાની ત્યારે એક વખતે કે તમને સર્વપ્રથમ જ્ઞાન પામનાર ચંદ્રકાંત પૂછ્યું તારે લગભગ આ તીન્સ માં આવે એવો સમય હતો સમજાયું ને ત્યાસી માં ગયા પછી વાત છે કહું છું તમને તો આવું કહ્યું હતું અને આપડે પેલું કલ્પના થી બધું વિચારીએ સમજીએ એના જેવી વાતો છે આ શું જન્મ મરણ વાતો આપણે જે માળખામાં આયા એ જ સમજ્યા કરીએ છીએ આપણે સમજ્યું અહિયાં આગળ આપણે જેમ પ્રાપ્ત થયો નહીં જન્મ પામે હાઈએ એટલું ખાસ સમજજો તમે જો આપડી આ દ્રષ્ટિ સચવાઈ જઈ સારી રીતે આપણા શરીર થી શું કયું પોતાના શરીર થી એ સમજવાનું છે શબ્દ થી શું સમજવાનું આપણે કયા ના શરીરના સંદર્ભમાં અને પ્રતિ પ્રેક્ષ્યમાં આપણે વિજ્ઞાન સમજવું પડશે જ્ઞાન તો મળ્યું પણ એને વિજ્ઞાન સ્વરૂપે સમજવું પડશે આખું શરીર એ સાયન્સ સમજવા જેવું છે સમજી ગયો ભાઈ એટલે ધીમે ધીમે લેવાનું હાદા એ કહ્યું છે ને કોઈ ફાસ્ટ લોકલ ની વાત નથી કરી સ્લોકલ નહી ફાસ્ટ લોકલ આપણી હીરે ધીરે ઉતાવળાઓ ફાઇલ ઉભી થશે તો સેવા કરતી વખત આપડે આપણો સેવક ભાવ આપણો હોવો જોઈએ શું સેવક ભાવ સેવક ભાવ તમે મોટા છો છોકરાઓ તમારી સેવા માંગે તો કે સારું આવે છોડ ને આલામાં લઈ શું કામ કરવું છે પણ ત્યાં મારી જગ્યા નથી તું વધારે રોકીશ પાછો પણ તું બહુ વધારે ના રોકીશ હજુ હજુ હજુ ઓછો ઓછો થઈ જાય નાનો થઈ ગયો આપડા મહેન્દ્રજી ખરા ને મહેશાનંદજી એમનો પત્રીજો એમના મોટા ભાઈ દીકરો નાના ના મોટા કાકા છે તું સેવક સેવ્ય અભેદ સ્વભાવ એ દાદા ભગવાન સ્વરૂપ કહેવાય આપડે દાદા ભગવાન કેટલી અદભુત પરમાત્મા સ્વરૂપે એમના દેશ એ દેશ છે ત્યાં સુધી આપડે કેવી સેવા કરીએ આપડે આજે પણ કરીએ જુદી છે ત્યાં આગળ સેવા કરે ત્યાં આગળ એ આપણી સેવા એ આપણી સેવા આપણી અંદર આપણા અંદર દાદા ભગવાન થઈ આપણા અંદર દાદા ભગવાન બઉ સમજો સેવક સેવ્ય અભેદ સ્વભાવે અહિયાં છે આપડે આપણા જ મન વચનક વિનય થી ના રે કેવી રીતે બાર ભાઈ સમજાવ્યું ભાઈ સમજાયું ને અને પછી એમાંથી વિનય જેમ જેમ આપણે બધા જોડે વિનય પરમ વિનય સાથે રહે સમજેલું ને એટલે દાદા બહુ સારી ભાષામાં સમજાયું કે સવાર ઉઠતાની સાથે આટલું કરવું આપણાથી કે મન વચન કાયા કરીને આ અક્ષય સારા દિવસ ના દરમિયાન આ અક્ષય થી કોઈ પણ જીવ માત્ર ને દુઃખ ન હોવ દુઃખ ન હોય ને એના કરતા દુઃખ ન થાય આપડે બોલવું પેલું તો સર્વજન માટે બધા કહ્યું છે આપણને એ ઉત્તમ આ એક પરિચ્યાગ સમજાયો છે દાદા શું કહ્યું પરિગ્રહ થી મુક્ત એવું એમાં એટલું બધું ગુણ બધી સારી સાદુ લાગે છે પણ સમજાયું ને એ સેવાનું તો બહુ મોટું છે સેવા એક ક્રિયા છે કોઈનું કરવું તે છે સેવા શું છે સમજી ગયો તું ચાલો આ છે થોડી વખત આપડે ચલાવી લઈએ ને હા મારે તો વધેલો જ હોય છે ટાઈમ ખુબ તો નથી શું દાદાજી પણ અમારા માટે ખૂટી પડે છે ગાવા બહુ ઓછો ઝડપ કરો ઝડપ કરો અંદર થી એટલે અમારા માટે ખુટી પડે અંદર અમે છીએ આ સમય હવે અમને એક શ્વાસ પણ અવરોજા પોસાતું નથી હવે અમને જેટલા રહ્યા હોય તે એવી રીતે કઉ છું પોતે આપડે બધામાં એવું છે આપડે બધામાં આવ્યું જે સ્વસ્વામય પામ્યા જે સ્વસ્વામય પામ્યા એ સમય સ્વરૂપ છે સમજાવ્યું ને સમય સ્વરૂપ છે અને હવે આપણે એ સમય સ્વરૂપે કેવી રીતે આ પર સમય વાળા મન વચનકાર સાથે રહેવાનું શું કહ્યું પરસમય સ્વરૂપ સ્વરૂપ મન વચન કયા કે જેથી કરીને કે જેથી કરીને આપણા મન કાયા પર આપણા મન વચન કાયા પર આપણાથી આપણાથી ઉપકાર કર્યા વગર કયા કર્યા વગર પરોપકાર થયા કરે એ અંતર આત્મા આપણે આપણા પરોપકાર કર્યા છે શું કહ્યું અંતરાત્મા આપણા અને અંતરાત્માને કરાવનાર છે પ્રજ્ઞાતબેન પ્રજ્ઞાશક્તિ શું હા મુક્તિ કઈ છે ને મુક્તિ એટલે કે મુક્તિને સનામ પણ કઈ શું કહ્યું માસુકા માસુકા માસુક અને માસુકા સમજાવ્યું ને મુક્તિ સમજ્યું પ્રકૃતિ આ પુરૂષને પ્રકૃતિ અનુવિજ્ઞાન કેટલું બધું ગુળ છે આ સાદા શબ્દો છે પણ લોકોની ભાષામાં લોકોની ભાષા કરીને જાય એવી રીતે એ પ્રમાણથી જાય તો બહુ ઉત્તમ છે અક્રમ જ્ઞાન આ કામ કરે છે તો તમે હવે ખુલ્લા થાવ આધ્યાત્મિક ડાયરી રાખો સમજાયું ને દીપકને કેજે આધ્યાત્મિક બધા રાખો પોત રીતે પોતાનું પોતાનો પોતાનું બધો ચિતાર રાખવા માટે શું વાંધો છે સમજાવ્યું ને એટલે આપણો જે ચિતાર હતો ને તરત જ એની અમે ખ્યાલ આઈ જશે આપણને ખરે શું શું થઈ ગયા છે સમજાવ્યું ને અને ચિતારનો એને જે ખ્યાલ રહેતો હોય શું હતા તો બહુ મજા આવે ને એટલે ધીમે ધીમે ખબર પડતી જાય બધી આપણે બઉ ધીમે ધીમે ખબર પડે બધા સ્વરૂપોમાં આપણને દેખાય આખવું અરે રે રે આ શું તમે આ કરે આપણને શું તમને સતત અમે આ કુદરતી માસ્ટર દાદા ભગવાન બિંગદણીમાં થઈ ગયા હલવારની ધાર ઉપર નાચી શકું શું કહ્યું હા એમાં કઈ અહંકાર ના આવ્યો કશો એટલે તલવારી પાડ તો ઉપમા આપી છે એટલે કે ગમા અણગમા મારી તલવાની ધાર કેવી એ મોટી તલવાની ધાર છે શું પણ ઉપમા તો આપવી પડે ને શરીર છે ત્યાં સુધી શરીર છે ત્યાં સુધી શરીર બહુ વાલું કર્યું છે શું થાય સમજાયું ને ત્યાં આગળ છે અંતર તરુલતા તરુલતા તમે કે આપડે તમે અચ્છા દાદા ભગવાન નો અસીમ છે કે રોમ રીમ દાદા ભગવાન શરણમ સત્સંગ ગચ્છા બહુ સરસ નીચેનો સત્સંગ સમજાવશો જી કૃપા કરીને ડીવીડી નંબર ટુ દિલ્હી ટુ સપ્ટેમ્બર વીસ ની છે આ અપ્રત્યાખ્યાન વાળા કષાયો દેખાતા થયા છતાં દેખાતા નથી અને એ પ્રમાણે પડી રહ્યા છે પ્રત્યાખ્યાન થવા યોગ્ય स्वभाव प्राप्ति ने कारण आज रही सकता प्रतिक्रमण एक प्रतिक्रमण यथार्थ हो।, ओ हो हो बहुत ताकत मड़े एकज आव प्रतिक्रमण है शब्दार्थ में प्रतिक्रम गया छे बदा भावर्थ में जाए सारो भाव मे भावर्थ मद्भुत ज्ञात पर प्रतिकमणों अद्भुत होमयिक शब्द आपने कहे छे, अक्रम मार्ग ने लीधे शु समे सामयिक ने कम कर समझ पड़े के मन वचन कायानी अद्भुत एकता અને એકતામાં એમ કરીને ડેસ ડેસ થઈ ગયું એટલે આપણને શુદ્ધ ઉપયોગ પૂર્વક સામાયિક એ પુણ્ય શ્રાવકની જે સામાયિક અદભુત હતી એના પુણ્ય શ્રાવકના બંને એમના વ્યવહારના સાથેની હતી એમના વ્યવહારમાં એટલું બધું શુદ્ધિકરણ હતું એમની વૃત્તિઓ ચિત વૃત્તિઓ એટલે કે ચિતનું હોવા પણ કરીને એ પણ એટલી નિર્મળ થઈ ગઈ હતી સુંદર રીતે કે મન વચન કાયા અને ભગવાન ને ભગવાન નું સ્વરૂપ તમે કહ્યું ને આપણે જોઈએ પરમાર કે શ્રીમંત સ્વામી એક્ઝેક્ટ એમ રહેતા હતા કારણ કે સાથે તમને અને એ સામાયિક હતું એટલે પોતે સમય સ્વરૂપે રહી આવું થઈ શકતું હતું એટલે બહુ અદભુત વખણાયું ને અદભુત વખણાયું તને ખબર છે ને પુણ્ય શ્રાવક બહુ શ્રીમંત હતા પણ શ્રીમંત એમને સાચી જોઈતી હતી અક્ષય જોઈતી હતી કેવી અવ્યય જોઈતી કારણ કે શ્રીમંત દેખાયા રેજ નહી એટલે કોઈને લાગે કે આ સારા શ્રીમંત છે ચાલો એમની પાસે ઉ થયા કરતા સમજ્યા નહી એટલે અમને અમારા પિતાજી અમારા બધાને ભાઈઓને અને અમને રસિકભાઈ સારું સૂચન કરેલું કે અંબાલાલ કાકા સંગ છે એ જ આપણી શ્રીમંત ઉત્તમ પુરુષ પરમ પુરુષ આપણે રામ માટે બહુ વખાણ કરીએ છીએ રામ આવા હતા તેવા હતા ઉત્તમ પુત્ર હતા તે બધું કેટલું કહીએ છીએ બધા સંબંધોમાં દરેક સંબંધમાં કોઈ સંબંધ અપવાજ સ્વરૂપ ના રહે એવી રીતે એટલે આપણે આજ્ઞા ધર્મ થી આવી રીતે આપડો રહેવાનો આખો પુરુષાર્થ છે અંદરથી શું કે આજ્ઞા ધર્મ એ ક્રિયા નથી આજ્ઞા ધર્મ એ સમજણ છે આખી સમજણ આપણે આપણે પોતાને સમજતા જતા જઈએ તો પછી આપણે બીજાને સમજતા જ જઈશું અને આપણો અંદરનો વ્યવહાર સમજણપૂર્વકનો થતો જતો જશે તો બહારનો બધો વ્યવહાર આપણો સમજપૂર્વકનો બધાની સાથે થતો હશે અને એમાં લઘુતા અને પછી આખું લઘુતરતા અને લઘુતમતા પછી અંદર સમજાતું જશે કે લઘુતરતામાં જવું લઘુ પછી એ તો લાગે છે બહુ સાદો શબ્દ એક જ સ્ટેપ છે પણ એની વચ્ચે બહુ જ અંતર છે બહુ અંતર છે જ્ઞાતા જ્ઞ સંબંધ પ્રાપ્ત થયો છે છતાં પણ મન સાથેનો મન જ્ઞે અને આપણે એના જ્ઞાતા વાણી બોરાતી વાણી એ આપણા માટે જ્ઞેય ને દ્રશ્ય આપણે એના જ્ઞાતા દ્રષ્ટા સમજ અને વ્યવહારની બધી ક્રિયાઓ આહારીની વિહારીની નિહારીની બધી જ પણ આ ત્રણ શબ્દોમાં અમને કેટલું ગંભીર મૂકી દીધું કેટલું ગંભીરતા છે એમાં દાદાજી લઘુતર દશા ખુલ્લી થઈ છે એનું પોતાનું પોતાના માટે શું લઘુ લઘુ લઘુતર એટલે પછી સુક્ષ્મમાં જવું એટલે સુક્ષ્મ લઘુ થવું એટલે શું બરોબર સમજો આપણને મન વચન કાયા એક નંબરની ફાઇલ થઈ પડી એટલે એ ફાઇલ આપણા માટે ત્યગયેલી ફાઇલ શું કહ્યું ત્યાલી ત્યાગાયેલી નહીં અસલ તથ પાછી હા કસ કાઢ્યા વગર નહી ત્યાગાયેલું એવું આપણું મન વચન કયા સ્વરૂપ એટલે ફાઇલ અને ફાઇલ કેતાની સાથે જ આપણને રહ્યા કરે છે એટલે आप स्थूल तजवा क्रिया मत त्यागवा क्रिया मूक्त थे त्यागवा क्रिया मत एट त्याग आपने हम अंदर ऐसी वर्ताया करे पर वर्तना स्वरूप शू कर्तना स्वरूप वर्तना स्वरूप रहें करें એવી રીતે આપણે આ બે દ્રષ્ટિ જોડે રહ્યા કરવાનું છે પરંતુ એ ફાઇલ સ્વરૂપ છે એનો ફાઇલ સ્વરૂપનો ફાઇલ વાળો ભાગ જે છે તે નીકળી ના જાય ત્યાં સુધી એ વર્તનમાં સ્વરૂપ આખું વર્તમા સ્વરૂપે રહી શકે નહીં સમજ્યા પીલજી હમ આ પછી તમને આ સાબરશો કરશો એટલે વાઘાવાળું થશે તમારા ફુરસદના સમયમાં શું તમે કરશો તમને બહુ લાભ થશે સમજાવ્યું ને આજે દાદા ભગવાનની વાણી બહુ સુંદર છે એમના આજે કેસેટ હશે વિડીયો બધું જોશો પણ આજે એ એમ પટેલ હાજર નથી જેમ ભલ્યા છે એમને લાભ લઈ શકશે એટલે આજે તરુબેન વસંતભાઈ એમને ત્યાં હતા ને ઘરની સ્ટેપ સાંભળી આજે બ્યાસી કે ત્યાં ચોરાસી જે હોય તે સમજાય ને જુઓ તો તમે જ્યાં જ્યાં હતા ને એ બધું તમને લાભ કરશે એવું હું એમ નથી કેવા માંગતો કે જે નતા એ લાભ નહીં કરે કારણ કે મૂર્તો પ્રાપ્ત થઈ ગયેલું છે તમને બહુ સમજો તમે વાણી તીર્થંકર ભગવાન તો મહાવીર ભગવાન ગૌતમ સ્વામીને કે છે ગૌતમ સ્વામી પૂછે છે મારાથી આટલા બધા આશીર્વાદ પામીને કલ્યાણ પામે છે કેટલા કેવળ જ્ઞાન પામે છે અને પ્રભુ આપણે કહ્યું કે આપણે આજ બહુમાં આપણે સાથે છીએ તો મને હજુ કેવળ જ્ઞાન ઠેકાણું જ નથી પડતું આવી રીતે પૂછપુછ કરતા હતા વારંવાર તારે ટૂંક જવાબ આપે ભગવાન કે એમનો જૂનો જૂનો સંબંધ છે એમનો એમનો જૂનો સંબંધ છે અહીં છૂટો જાય છે શું હવે ગોયમાં જોડે રહ્યા નથી ગોયમાં પણ એ અજમાગી છે આપડી ગામઠી ભાષા કહીએ ને મારી વાણી પાછળના રાગમાં પડી જઉં છું અને એ વાણી રાખથી તું મને સમજવા જઉં છું મને પૂછપુછ કરું છું કે આપડે બે હાથે છીએ ને સિદ્ધ કદી હાથે જ થવાની ને હું તને કઉ છું કે આજ બહુમાં આપણે સાથે જઈશું ત્યાં આગળ આવું સમજાવે છે પણ તું શબ્દ રાગ હતો એ પ્રશસ્ત રાગ છે એટલે આપણે બહુ સહેલા એકદમ નાની બહુ જ સંભારી સંભારી પગ મૂકજો એક એક આપણે બે પણ આપણો પગ પડે ને તે આપણો પગ નથી પડતો આ બહુ સમજો એટલે જ્ઞાની પુરુષ અગર તો અનુભવી પુરુષ એનું પ્રમાણ છે આખું એમની સાથે રહીને જીવવાનું પણ આપણે દાદા ભગવાન મળ્યા પછી આપણે જેમને મળ્યા છે રહ્યા ને એમાંથી નીકળી શકતા નથી કારણ કે એવું અદભુત બીજો પ્રેમ ના આપો કોઈ આપણે વિકસીત ના શકો પ્રેમ સ્વરૂપ દ્રષ્ટિ ના હોતું આપણા પછી આપણે સમજીએ આવું બરોબર છે એ બધું અંદર રાખવું છે આપણે કોઈનો સારો ગુણ જોઈએ બરોબર છે શું કહ્યું બઉ સમજ ખ્યાલ આવ્યો ને બે ગૂંગા હોય છે તો ગૂંગા ગુંગા છે બોલતા નથી છતાં પોતે પોતાની મુગી ભાષામાં પણ કેવા સુંદર રહી શકે છે કહો મને બે પ્રજ્ઞા ચક્ષુ છે કેવું રહી શકે છે પ્રજ્ઞા ચક્ષુ સમજી કે નહી સમજાવ્યું ને આ તો પછી આ દિવ્ય ચક્ષુ સાથે જયંતિભાઈ શું કે છે દિવપ હિવાની ના પાડે છે આવી આપણે બે સાથે રહીને આપણે એકબીજાને સહકાર આપવાનો બરોબર નથી આવું પછી દૂધમાં સાકર ભરી જાય આજે પેલો આખો ત્યાં આગળ વલસાડ માં કે નવસારી વલસાડ માં આવ્યા નહી સંજાણ પારસી લોકો અને એ મુસલમાન બાદશાહ છે અને આ કેદેશીઓ તમે અહીંયા કેવી રીતે ભરી શકશો અમે અમારો સંસ્કાર જુદા જુદા પ્રજા જુદી આ બધું એમ કે પછી સાહેબ દૂધ પાલો મંગાવો દૂધ નો ગ્લાસ મગાવ ભરેલો સાકર મંગાવો ને સાકરું સાકર નાખી દીધે તમને સાકર દેખાય છે સાહેબ તો કે નથી દેખાતી એ તો દૂધમાં ભરી ગઈ તો બસ આવી રીતે આ સાયરસ મિસ્ત્રી આવવાના છે નેક્સ્ટ ઇયર થી રતન ટાતા ની જગ્યા એ પાંચમા છે સમજો તમે બહુ સમજવા જેવું છે મહાત્મા શબ્દ એટલો ગંભીર છે એની વ્યાખ્યાઓ કોઈ રીતે થઈ શકે એવી નથી આપણી સમજણ માં એવો થઈ જાય ને એટલે આપણે શબ્દ બોલવો નહીં પડે છે મહિર ભગવાન ગૌતમ સ્વામી આ કે છે કે તું હું એક જ છીએ આટલું સમજાવ્યું છે તો પણ તો કે મારી શબ્દ તું જેળી માંથી મને ક્યાં સમજવા જાય છે શબ્દ જાળી એ એવી ગુઝણી વારી છે કે એમાંથી જનજાળ ઉભી થઈ જશે એના કરતા મેં તને જોતો કર્યો છે એ જોવાની દ્રષ્ટિથી મને જોતું શું કહ્યું એ આપણો આજ્ઞા ધર્મ છે એ જોવાની દ્રષ્ટિ એ સમજવાની દ્રષ્ટિ છે એ જોવાથી સમજણ પડે આપણને જોઈએ ને તો શું સમજ પડે અને આજે વ્યવહારમાં કે છે બાળકોને શીખવાડવા માટે મોન્ટેસરીને બધા માં કે એને બતાવે છે અને શીખવાડે છે એટલે મોન્ટેસરી છોકરી બેઠી બતાવે છે સમજાયું આપડે ભારતમાં જરા ઓછું છે પણ ધીમે ધીમે એ બાજુ જતું જાય છે આવે ગુજરાત ઇંગ્લિશ માં છે એઝ યુ સી સો યુ લર્ન એવું કે છે ને તમે જેવું જોશો તેવું શીખશો એટલે વ્યવહારથી પણ છે આખી બુદ્ધિ સાથે સંલગ્નપણે બહુ સારી રીતે હોય એ તો આ ચિત્ત શક્તિ અને બુદ્ધિશક્તિ બે બહુ છૂટી છૂટી કામ કરે છે આ કાળમાં એટલા માટે આપણને આપણું મન આજે પાંચમા ન કળિયુગનું જે છે તે કાં તો મન બુદ્ધિ પ્રમાણે બુદ્ધિનો પ્રભાવ હોય એના પગ અથવા તો ચીકનો પ્રભાવ હોય અને એના પ્રમાણે પછી સાહેબ પ્રેસિડેન્ટ તો તૈયાર જ હોય છે એવો રેડી તમારા માટે તમે જે નક્કી કરો હું કઈ કરી દઉં જાઓ કાયદો પાસ ઓર્ડિનન્સ બુદ્ધિ કે ચિત્તેમાંથી એક અને એ પ્રમાણે પછી મન એ મનને મુખ્ય સાથી ગણ્યું કે આ શરીર શરીર એનું આખું કોન્ટ્રોલર છે એક શું છે એટલે લોકો કોન્ટ્રોલરને કોન્ટ્રોલ કરવા જાય છે શું પણ કોન્ટ્રોલર છે તે જ પોતાને કોન્ટ્રોલ નથી કરી શકતો આવું તક તકલીફ છે એટલે મનને નાથવા જાય છે કેવી રીતે બને નરેન્દ્રભાઈ સમજ્યા હે ખોટું નથી કોઈને ખોટું નહી કેવાય આપણાથી હમ સાચું છે પણ કેવી રીતે સાચું છે સમજવાની જરૂર છે એ અક્રમ વિજ્ઞાન પ્રકાશ આપે છે એમાં અક્રમ વિજ્ઞાન પ્રકાશ આપે છે આજે ક્રમ માર્ગ પણ છે તે ક્રમ માર્ગમાં આજે ઊંધો થઈ ગયો છે એને ઊંધી સમજણ નથી આપતા પણ છતી સમજણથી એને ઊંધો કરી નાખે છે શું કહ્યું છતી સમજણ થી ઊંધો થઈ જાય નહી મૃદુલા હશે જ મારા પર ઊંધા ને ઊંધો કરીએ તમારો શું ગુનો હે એ તો આખું જગત કે છે તમારે શબ્દ ઊંડો સૌરો થઈ જશે સમજે એટલે તરુજા તમે સમજા પ્રતિક્રમણ આ તો કુદરતે નીકળી ગયેલી વાતો દિલ્હીમાં તે વખતે આજ્ઞા ધર્મ અને પ્રતિક્રમણ બે જ મુખ્ય વસ્તુ છે બિલકુલ સાચી વાત છે આ કાળમાં આ પ્રતિક્રમણ જીવા નથી કેવ જ્ઞાન ખુલ્લું કરે તેવા છે ગજબના છે એ તપ કલ્યાણક છે મોટું આ લેન્કેસ્ટરમાં માં એપ્રિલ મહિનાની સાતમી તારીખે ત્યાં આગળ નીકળેલું ત્યાં આગળ લેન્કેસ્ટરમાં નહીં ઓ ત્યાં બિપિનભાઈને ઘરે કુદરતી નીકળી ગયેલું તે વખતે ઓ ચોથી આવ એપ્રિલ એપ્રિલમાં આવ્યા હતા કે ચોથી જુલાઈ તમે ચાર સાત લખ્યું છે હું પણ તમે અમેરિકન છો તો હું તો બિપિનભાઈ નો ભાવ કે ચોથી જુલાઈ નો સત્સંગ અમારે ઘરે થવો જોઈએ ત્યાં ઘર અમેરિકા વખતે નક્કી કરેલું બધા ત્યાં જ ભેગા થાય આખો દિવસ દાદાજી હું કોણ આપની જોડે જુદાઇ કોણ કરાવડા આવે છે બુદ્ધિબહેન આપણે મહાત્મા હોય જો આપણે શરીર અંદર મન વચન કાય ચેતવા જેવું હોય અંતઃકરણમાં તે બુદ્ધિ અંગ એક ચેતવા જેવું છે અને ચિત્ત તો છે શરીરનું એ ચિત્ત એની જોડે લઈને આવ્યું છે શરીરનું શરીરને પ્રમાણે ભ્રમણ કરવાનું અંદર બારનું એ છે ખરું પણ શુદ્ધ ચિત્ત પ્રાપ્ત થયું છે આપણને શુદ્ધ ચિત્ત તે આપણે દાદાના મતનું કરી નાખે છે શું કહ્યું મત મત એટલો તો સમજો છે ને એને વ્યવહારમાં વિતરાગની ભાષામાં સમજવાનો છે મત શબ્દ મત એટલે અભિપ્રાય નહીં શું કહ્યું અભિપ્રાય મત એટલે પક્ષ મત એટલે પક્ષ મેં સમજ્યું કયો પક્ષ તો કે પક્ષાતીત પક્ષાતીત કેવું પક્ષાતીત એટલે દાદાનો મત કહો વિતરાગોનો મત કયો અને એમાં મન વચન છે તે એને હવે કોઈ પણ એમાં ભેદ સ્વરૂપે મરે એ ભેદ સ્વરૂપ ગમે તેટલું મને રખાવડાવે છતાં એની જોડે ના રહું એ સમજ્યું તો એ પ્રદીપાનંદજીની મન કાયા એ ભેદ રહિત પણે તમને સમજાતી જતી જશે અને એટલું ભેદ રહીતપણે તમારી દ્રષ્ટિ વ્યવહારિક બાર કામ કરતી જશે અને બહાર વ્યવહારમાં ભેદ સ્વરૂપે કામ નહીં કરતી હોય એટલી અભેદતા જેટલી આવશે દ્રષ્ટિમાં કઉ છું વ્યવહાર દ્રષ્ટિમાં કઉ છુ શું કહ્યું અને વ્યવહાર દ્રષ્ટિમાં અભેદતા તમારા નિશ્ચય સ્વરૂપ સગો તો ક્યાંથી આવવાની એટલે નિશ્ચય બોલ્યા કરતા પરંતુ નિશ્ચય ને આપણે આમ કરે ત્યારે વ્યવહાર કાચો પડે એ વ્યવહાર કાચો પડે કાચો ના પડવા દો એટલે ઉદાસીન શબ્દ બહુ સુંદર છે ને ઉદાસીન પરંતુ આ શબ્દો એવા છે બધા સમજણપૂર્વક બધા આપણે ઉપયોગ પૂર્વક ઉપયોગથી બધા આપણે અંદરથી આપણા જીવનમાં વણાયા કરે એ છે જીવનમાં એટલે કહ્યું કે દાદાનો મત મિત્રાગોનો મત એક જ મત શું એને એકત્વ કરે છે કે છે શું કે છે એકત્વ પરિણામ પરંતુ પરિણામ પરિણામ તો પરિણતી સ્વરૂપે હોવું આપણે બહુ જરૂરનું છે ક્યારે કે વ્યવહાર દ્રષ્ટિમાં બધા વ્યવહારોમાં કામ કરે ત્યારે ક્યારે કે આપણું અંધ નું ભેદ સ્વરૂપ એટલે ભૂલો છે તે બધી જોઈને પ્રતિકમણો ના વાત કરી તેનું તે છે એ પુરુષાર્થ છે આખો એટલે ત્યાં આગળ આખો વ્યવહાર એ કેવળ नेट पूल स्वरूप तक समझात जैसे नहीं तो नहीं समझाए नेट पुदगल शू कहू ने जे कर्म बंध बंद न स्वभावी सके एवं स्वभाव थी कूदरतीतगल स्वभाव थे पुदगल है पूदगल परमाणुओं स्वभाव कर मन वचन क्या अपन ए नेट पूल स्वरूप अपना थाय સમજ ને એ પૂતગલ સંભાવના થાય એટલે એટલે વ્યવહાર મુક્તિ પામ્યો કહેવાય શું કહ્યું મુક્તિ પામ્યો કહેવાય તારે એમાં એ નેટ પૂતગલ તરીકે અંદર આપણે રહ્યા તો બહાર નજરમાં એટલું આવશે તમને એટલે અમે ઘણી વખત અમારા સત્સંગમાં ઘણી વખત નીકળી ગયેલું છે તમને કહીએ છીએ કે એક મત એકાજક શું કહીએ છીએ એક મત એકત્વને એકત્વમાં પરિણામ તો આપણું શુદ્ધાત્માનું સ્વરૂપ છે અને એક મત એક નૂટ નેટ કુદગલને સમજણપૂર્વક અને નિર્દોષ દ્રષ્ટિએ કરીને વ્યવહાર નહીં થઈ તેમાં બહાર દોષોથી ભરેલા જગતમાં પણ નિર્દોષતા દેખાય બધા જ પણ અંદરની વાત થઈ શબ્દ પર આવી શકે જ ને ક્યારેય પણ નહીં આવે જેટલું શબ્દ આવે છે એ બધો પડી જઈએ છીએ આપણે શબ્દમાં આવતો બધો વ્યવહાર સત્સંગ સ્વરૂપમાં જેટલું આપણું સતના સંગ સ્વરૂપ આપણું અંદરથી આ પ્રમાણે નું આપણું પરિણમિત થતું જતું અને થયેલું હોય એટલા પ્રમાણે સત્સંગનું એક બધા શકે એકબીજાનો અનુભવ વાત કરી શકો તમે કશો વાંધો નથી એટલે દાદા કહ્યું કે સત્સંગ કરવા બેસી ના જશો અને બેસવું જ હોય તો ત્યાં અમેરિકામાં રીત પણ બતાડી રીત પણ બતાડી આવી રીતે બધી રીતે સમજાવ્યું છે એમને એટલે આ તો તમને ઘણી વખત અમારે કેવાય છે કે આ કનુભાઈનું મન વચનકાર સ્વરૂપી દેહનું સ્વરૂપ છે એ કનુભાઈના દેહના સ્વરૂપ સાથે ઓગણીસો ત્રાસીઠ ના ફેબ્રુઆરીના શરૂઆતમાં જ જે દાદા ભગવાનની કૃપાથી એક સહેજા સહેજ વા વા વંટોર એટલું જબરજસ્ત આવ્યું હોય એમાં કર્યું હોય અને એમ એકદમ શાંતિ થાય તો કેવું લાગે આપણને કેટલું ભયંકર વંટોર બધું હું જાય અગર બઉ ગરમી પડી હોય ગ્રીષ્મઋતુ ના પેલી ઠંડક પાણીની કેવું લાગે એ કુદરતી થયેલું નીચે હતા પણ ઉપર સાંતાક્રુઝ ના ઘરમાં હું થઈ ગયા ત્યાં આ થયેલું તો બેહાડી અમે રસિકભાઈ એકલા હાજર મૂક્યા હતા તમે મારી જોડે કે પહેલા દિવસ અનુભવ એ મારી તાકાત શક્તિ નથી પરંતુ सर्व समर्थ एम छत्र छायात्र अवस्थाओ बम करवा जाए कोई आम नहीं कहवागत अन्व कगत ये तो डेवलप थे बदवलप थे दादा भगवान लघुत्तम दशा जुवे કે અમારા ચાર અંશ પૂરા કરવા માટે અમે અમારા અંદરના દાદા ભગવાનની ભક્તિ કરીયે છીએ અમે પણ એમના અસીમ તે બોલાવીએ છીએ સાથી કાંઈ એમ પટેલના ચાર પૂરા થઈ જાય હવે એમ પટેલના એટલે એમ પટેલ દેશ નહીં એ વ્યવહારમાં સમાજ દેશ છે તેનો વ્યવહાર છે એવું છે જ નહીં વ્યવહાર છે એવું નથી પરંતુ એ વ્યવહાર ક્યારે છે કે આપણે વ્યવહારથી નોખા પડીએ તો નહી તો વ્યવહાર ના કેવાય પણ લૌકિક દ્રષ્ટિથી લૌકિક ભાષામાં વ્યવહાર કેવાય બે અલૌકિક વ્યવહારને વ્યવહાર કહેવાય છે શું કહ્યું અલૌકિકમાં રહેતો દેહ શરીર લૌકિક ના બધા પ્રમાણોથી રહે એવી રીતે આપણે અલૌકિક વ્યવહારથી આપણે એની જોડે રહેવાનું છે જવાબદારી એટલે હલકાપણું શું બઉ લાઈટ લાગે આપણને એને જવાબદારી કેવાય મને હું તારો પપ્પા મારી જવાબદારી છે મારું કે તારું એને જવાબદારી પપ્પાની ના કેવાય હીકરો મોટો થયો આપણા જૂના જમાનામાં સોળ વરસથી કહેતા હતા પછી મિત્ર થઈ જાય છે આજે આપણે અઢાર વરસ આજે અઢાર વરસ પણ આજના છોકરાઓને આજે છોકરીઓ સમજાવે એવા છોકરાઓ થઈ ગયા છે એટલે એમને બે વર્ષ એડવાન્સ આપ્યા વીસ વર્ષ જાવ એટલે પંદર વર્ષની છોકરી તરફ વર્ષની સારું સમજાવશે સમજા એ તો કુદરતી છે કુદરતમાં હંમેશા પ્રમાણ બઉ સુંદર હોય છે બઉ સરસ પ્રમાણ આ પુદગન નું ગોઠવવાનું કેવું સુંદર છે મોલુલ મોલિક્યુલર સ્ટ્રકચર છે બધું સદનભાઈ કેવું બધા મજાનું છે સમજે એટલે આજે તો કઈ સમય થઈ ફરતી ફરતી લઈશું હવે અમે પેલું આવતા વર્ષે આપણે કરીશું સત્સંગ રાખો રાખી મૂકો આવું આઈએ આપી દેવું ચાલી જાય અહિયાં જ સોમવાર અને બુધવાર કારણ કે ગુરુવારે છે ને બધો એટલે આવી રીતે રાખ્યું જો ગુરુવાર રાખે તો પછી સોમ બુધ બરોબર છે અને એક જે પણ સત્સંગ હશે એક હું મારી રીતે બધા સેન્ટરો માં જણાવી દાદા શક્ય હોય તો રવિવાર રાખી શકાય બરોબર બરોબર રવિવાર રાખી શકાય તો બુદ્ધ ને પણ રવિવાર શું છે આ બધા બાપતો પુત્રો આપણે જાય છે હેમાબેન ગુજવણી એવી થઈ હેમાબેન બીજી અમુક વ્યવસ્થા એવી થઈ છે બીજી બધી વ્યવસ્થા છે જય સચિદાનંદ બાપાનો એનો જન્મદિવસ આજના કુભાઈ ક્યાં ગયો અહીંયા અહીંયા છે દાદી આપ્યું એમને નૌકાર બોલો પુત્ર જરા દઈ જાહેરાત કરી દ આજના દિવસના પ્રસાદીના નિમંત્રક છે ભાલચંદ્રભાઈ પટેલ કારેલી બાગ ભરતભાઈ ભટ્ટ અને સ્વાતિબેન રધુવીરભાઈ પંચાલ આજે સ્વાતિબેન રધુવીરભાઈની મેરેજ ડે છે ए दर महात्मा खास आशीर्वाद आपजो स्वाति बेनता जगह उभा थो रघुवीर भाई आज एम लग्न दिवस ए निमित्ते आज प्रसादी राखी है आती मंगलवार सत्संग रात नौ दस बाबू काकाल में बुधवार बहनों रेग्यूलर सत्संग इंदिराबेन प्रवीणभा पटेल निवासस्था अट्ठावन पदमावती नगर ब्राइट हाईस्कूल बाजू में वीआईपी रोड खाते स्वरूप कीर्तन भक्ति तथा सत्संग सां पांच साढ़ा सात बाबू काकाल में रहता सोमवार तारीखे दादा भगवानी तारीख मुजब्यतिथि तो येमित्ते दादा आलय खाते सवार छ आठ रेग्यूलर प्रातःविधि राखी है हम पची प्रातः विधि बेतारिखे आता सोमवार दादा भगवान नारीख मुजब पुण्यतिथि ना दिवसे दादालाय खाते राखी है जय सच्चिदानंद तारीखे आज कसो आज्ञाधर्म न थी बे तारीखे आती का सत्संग नहीं सीधो बुधवार गुरुवार जय सचिद भगवान जय जयकार हो દા ભગવા ના સિમ જય જયકાર હો દા ભગવાન ના સિમ જય જયકાર હો દાદા ભગવાન ના સિમ જય જયકાર હો ભગવાન ના સિમ જય જય કર ભગવાન ના સિમ જય જય કર ભગવાન ના સિમ જય જયકાર બાબા ભગવાન ના સિમ જય જયકાર હો and simply